પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સોમવાર બે હજાર ચાલીસ ના કોષ સુધી મંગળવાર તારીખ નવ દસ એક વડતાલ નું ચોથું વચન મૃતમ ચાલુ અને વડતાલ નું મૃતમ શરૂ સ્વામી નારાયણ આય નમો નરે કૃષ્ણાય નમો નમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે દિવસ નારાયણ ગોમતીજી આંબા ના વૃક્ષ હેઠળ ઉત્તરાદે મુખારવિંદેરાજમાન હતા ગોમતીજી નો ઉત્તર નો કાંઠો એટલે મારા બંગલો છે બીજી મંદિર થી પણ આપણે જે ધ્યાન તો રાખવું જોયું ને હતા એટલે આ મહારાજ શ્રી ને ના ના બોંબેજીના ગાંઢા હિંદારીના અમે ડેરી નથી આજે માળા ફેરવાવી છે વાંદરાઓને હા પણ ઈ કે શું આવી મંદિર થી ઉત્તરમાં જ બીજે દિશા કે તો ઉત્તર એપોતે મેં આમ થી આમ ભયા જાવ આમ થી આમ ભયા જાવ જો યાદ આવો વર્તમાનમાં બોલ બોલો હે ભાઈ યાદ આવું દે તો રેવા મળો પડો તો યાદ આવી જાય જો યાદ આવે જ જાય ગાડી ક્યાં પડ્યા છે કારણ કે ગ્રંથો માં લખ્યું હોય હું ત્યાં જ્યાં વિના રહ્યો અગવાન એના નિમિત્તે યાદ આવે છે બોલો પોતાના મુ આગળ મુનિમ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા બરાબર બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલાજે વાંકડા વાંકડા પછી શ્રીજી મહારાજ બોલ્યા વાંકડા વાંકડા પ્રશ્ન કરો જેને કરીને સૌ નું આળસ ઉડી જાય એમ કહીને પોતે આથમણી કોયા પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે દેવી એશા ગુણમયી મમ માયા દુર મામે પ્રપંચંતે માયા મેતા એવી મારી ગુણમયી માયા તેને તરે બોલો લખ્યું એવું મારી મારે શરણે આવે એને માયા નડે નહિ તમારે શરણે આવ્યા હોય એને સંકલ્પ વિકલ્પ તો વિક્ષેપ કરે તો વાંચી તરત બોલશે કલમ લઈને બેઠા પણ આ બોલો ને યાદ હશે તો બોલશે બેઠા થઈ ને કું આવ્યું ને આમ ઘણા લાંબા તો થઇ ગયા શું કરી પણ સમજાવું એટલે બેઠું તો આવવું પડે ને હું હુતા કેમ સમજાવું આ જો દયા દરસે ને અહી જવાબ દેવાય તો એમ કેવરા કરુણા કેવાય ને ત્રણ ગુણ છે એમાં તમો ગુણ ના તો પંચ ભૂત ને પંચ માત્ર જોશી ભાઈ તમે માત્ર નહી કહો હોય નો જાડો શબ્દ નો અર્થ કારણ કે પંચભૂત છે એના પાંચ કારણ છે એને તન માત્ર આકાશ જન્મો એનું કારણ કેવાય ખરું ને વાયુ સમાથી જન્મો એ અનુકારણ જળ જમા થી જન્મો તેનું કારણ પૃથ્વી જમા થી તેનું કારણ એ તન માત્ર પંચ તન માત્રા અને પંચભૂત એ બાદ દીકરા જેવો સબંધ થયેલો પંચભૂત એના બાદ પંચતન માત્રા આકાશ પહેલો છે આકાશ નો બાપ શબ્દ આકાશ માંથી એકદમ આવવું જોઈએ વાયુ નું કારણ સ્પર્શ અને તેજ નો રૂપ ભૂત ની તન માત્ર આવડા પંચ વિષય છે એ પંચ તન માત્ર કોઈલા તન માત્ર આ વિષય થયા એનું નામ શબ્દ સ્પર્શ રૂપર બોલાય વિષય માં જાય દસ ઇન્દ્રિયો બુદ્ધિ ને પ્રાણ છે અને પ્રાણ આવું પ્રાણ પ્રાણ દેવતા છે અને સત્વગુણ ના મન ને ઇન્દ્રિયો અંતઃ કર ઇન્દ્રિયો અંતઃ કર્ણ ના દેવતા છે રાહુ નો ખર્ચે પણ એ સત્વગુણ માં દેવતાઓ અને ઇન્દ્રિયો સમાધિ જન્મ રજો ગુણ માં એના દેવતા સત્વગુણ અને તે જે જે ભક્તા થઈ ગયા છે તે સર્વે એ ત્રણ ગુણ ના કાર્ય રૂપ જે ભૂત ઇન્દ્રિયો અંતરણ ને દેવતા તે સર્વે હતા પૂર્વે જે જે ભક્તો થઈ ગયા ભક્ત થયો એટલે માયા નો ભાગ ના હોય ને પાછું છે આમાં એમ કે માયા નડે માયા મે માયાને કરી જાય આ બધું ગણાવી કહે છે ત્રણ ગુણ નું કાર્ય ગુરુ જે જે જે ભક્તો થઈ ગયા એમાં તો આમ કે છે ને પ્રશ્ન છે શું એનો જવાબ દેવો એટલે માયા મે એનો એમ ઉત્તર કે યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા એ ભગવાન ના સ્વરૂપ ને વિશે કોઈ પ્રકારે માહિત ભાવ નથી અને એ ભગવાન તો માયા માયા કાર્ય છે બરોબર ને બંને અક્ષર તમે વાંચવા માં તો કઈ વાંધો નથી આ બધી લીટીઓ એવી છે એમાં જ આપણે ખાતી જઈએ ધર્મ ગુરુ ઓછું આવશે દેવતા એ સર્વે હતા દેવતા તે સર્વે હતા મોટા મોટા નરસિંહ નેતા ગણો પ્રદો ધ્રુવ ગણો પણ ત્રણે કુલ નું કાર્ય હતું છે કેમ કરવું પછી માટે એનો એમ ઉત્તર છે પરમેશ્વર ને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા જે એ ભગવાન ના વિશે કોઈ પ્રકારે માહિત ભાવ નથી અને એ ભગવાન થયો તે ભગવાન ની માયા ને ધરી દુતો છે આ જગત માં ધર્મ ગુરુ આ રસ્તે ભજા થાય ભગવાન સાધુ ને જેવા જાણો એવા ટુકમ ક્રિયા બદલે ત્યારે જાણ્યા કહેવાય શું કહ્યું હજી તો એ જાણે મળ્યા એ જગત માં સ્ત્રીઓ ઘણી હતી એ કોઈ નથી જાણ્યા ગોપીઓ ની સાથે સંસાર ને લગતી બધી ક્રિયા કરી અને એ જેમ એને અબલા થાય ગોપીઓ જાણી કા કોઈથી છીતા એવો નથી એને નક્કી કરી બોલી જાય કીધા બઉ સરસ વાંચે બે દ્રષ્ટાંત લોક ને ઉપયોગી થઈ દે એટલે તમે વખાણો વાત તો એટલી થાય અને આપણા મગજમાં આવી જાય આવી જાય એટલે હું આવી જાય બોલ બોલ્યો એટલી હો પરમેશ્વર ને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા છે એ ભગવાન ના સ્વરૂપ ને વિશે કોઈ પ્રકારે માહિત ભાવ નથી કોઈ કેજ માહિત ભાવ છે કોઈ કેતો નહી પ્રકાર કેવી રીતે બદલાય અરે આખરી તમે ભજન હારું કરો સેવાહારી કરો દાન કરો પૂજ કરો વ્રત કરો તો ચિંતા કઈક દુખ પડ્યું ત્યારે તમે શું બોલો અરે ભગવાન અમને હવે ઈ ભગવાન માં દિવ્ય ભાવ કેમ આવે આ તો જરાક માં પાંચ રૂપિયા સેવા કરો ત્યાં તો પાંચસો નો ટકેતો હોય આ ભગવાન બરાબર છે ભગવાન જાણી ને ભગવાન વધે ભગવાન જાણીને કોઈ ભગવાન જો એક તમને હસવા દેવું છોકરા ની આગાહી કરવા જતા હો કલ્પના તો કરતા હોય ભગવાન હમણા રાખો એ મહારાજ આવું ખોલી દેજો એટલે એને આપણી ખોલ માં રાખો બે માં પૂજા કરાવીશ એટલે અઢી નોકર રાખો ને એમાં ખોળી દો ને એમાં તમારું કામ કરે તો આ બધું બરાબર છે ને આખું જગડ ભગવાન ને નોકર રાખવા માં બેઠો હતા પરા મુક્ત થયા છે એમાં પણ માયા ના ભાવ દેખાણ પણ એ માયા ના ભાવ બીજા કયા આપડે જે સાધુઓ સમજાવે છે ને એ પોતાના ઠાકુવા એટલે આપણને ઓઈ ગયો બધી અમે દેખીએ છીએ વ્યાસ ને લાવે એટલે એ બધા દોષિત અને આપણે તો ચોખ્ખા અમે દેખીએ છીએ ધર્મ ગુરુ ઓરાવી અને પોતાનું ઢાંકણું દબાવી દેખ માંથી ભગવાન ની માયા ને તરી ચુક્યો છે આમ દેખાતું નથી એનું કાર્ય નિશ્ચય થાય છોકરાઓ કોલેજમાં ભણતા હોય એક ક્લાસમાં હવે તો સહ શિક્ષણ છે આવું બેઠા હોય કોકડા ચોપડી લેતા છોકરી ને છોકરો બે બાંધી પીડા મારી ચોપડીનું પાન પડ્યું કેમ થી ખબર પડે હગાઈ થઈ પણ આ છોકરી ને થઈ બીજે દરે બસ બે વચ્ચે કેવો ભાવ્યા હોય અરે બા પણ ઉજા ને કોઈ કામ ત્રાહ્યા ભાવ કેટલો બદલી જાય કરી ભગવાન ભણ નો ભાવ આવે તો બોલવાનું જો આ તમે ભક્તિ નિષ્ઠા દર્શન હતું દોડા દોડ કરો છો એ સારી અને નિરંજન નિરાકર વા દોડા દોડ કરેવા કરવાનું દંડ કરવાનું હમ બ્રહ્મા વાત કરે એટલે કોઈ ભગે જ લાગવું નથી આત્મા છો પરમાત્મા તમારું તો દંભ માં એટલું હાલે ભોલે દંભો પાછો કેવાય એમ કે આપડે તમને હું તો ધક્કું તો છું દોડા દોડ કરો છો તો આધા જે છે દોડા દોડ આટલા હાથો કરવું છે ભાવના કેવું દોડી ને તમે દર્શન કરી લઈ ગયા એમ ને માનતા નથી કેવળના બે શ્લોકો બોલી ફલાણું બોલીને મનોરંજન કરનારા એને દોડા દોડી મટી ગઈ ત્યાં બેઠો ત્યાં આવી જ બધું એને હાવ અને પોતા મારણ પોતાની માયાનું કાર્ય પોતાને વિશે તો હોય પણ પોતાને ભજન કરવા યોગ્ય એવા જે પ્રગટ પ્રમાણ શ્રી વાસુદેવ ભગવાન તેને તો એ માયા ના પર સમજે છે ક્રિયા આની દેખાય ભગવાન માં અને દેખાય એની સાથે રમે એ આવો હતો હશે એમ દેખી ગયું એ બૈરા ની સાથે બાથ લઈને બધી ક્રિયાઓ કરે પણ બૈરા ઓળખી ગઈ સાંભળી ને થાય એ તો બોલે આપણે ભગવાન ને આવા માંગીએ વાર બોલવાનું બાકી નિષ્ઠા હોય ઠીક છે આ સમય કાઢવા જેવો બીજા ભૂલા પડે ને એ મનુષ્ય દે હોયો જાય છે કોઈ નિર્ણય કરતા નથી બીજાની ખોટ દેખાય અને પોતાની ખોટ દેખાય પોતા એને પણ માયા થી પર જ જાણવો અને બ્રહ્મા દીક ને વશિષ્ઠ પરાશર વિશ્વામિત્રાદિક ઋષિ એ સર્વે માં માયા ગુણ નો પ્રવેશ જણા છે તે શાસ્ત્ર માં પણ લખ્યું છે માટે દેશક્ત ના ઉતારે બોલ્યા ને કસોટી માં ટકી કસોટી કોઈ ને લેવાની નથી નકરીયા વાંચી તૈયાર થઈ જાય જો ના તો થાય આપડે હું તો છીએ બધા ને તમે જવો પણ એ ભગવાન આવરણ બોલો પછી નિત્યાનંદ સ્વામી એ પૂછ્યું છે હે મહારાજ ભગવાન ને આશરે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાને ગીતા છે એ શ્લોક માં એમ કહ્યું છે ન થાય થાય તમને યાદ આવ્યું છે મારે નથી નક્કી કર્યું તો ભગવાન નો નિશ્ચય હોય ને તો સિવાય મોક્ષ્યામી પ્રજા આવ્યો અહીંયા નથી સર્વ ધર્મ પરિજ સર્વ ધર્મ નો ત્યાગ કર્યો બરાબર પોતે શાસ્ત્ર માંથી પોતાની મેળે નક્કી કર્યું હોય કે આ બરાબર કેવાય આ બરાબર નો કેવાય ભલે શાસ્ત્ર આધારે કર્યું હોય પણ એ નકી કરવા માં તો પોતાની બુદ્ધિ કામ કરે એટલું નક્કી કર્યું હોય કે ભગવાન તમે કોઈ બોલશો નહીં મારે મારે બોલવું અર્થ કરવામાં એટલે વાના લેવા જાય ઉપક્રમો સંહાર ઉપક્રમોક્રમવાને મેળવ્યું છે નક્કી કરવા મારો ભગવાન કેવા જેમ નક્કી કરવા હોય તો આટલા માનો મેળવી લીધા તમારે વિશ્વાસ છે આટું ખોટું એ નિર્ણય ન થાય જે ધર્મ નો નિર્ણય એ પણ આવું કરે છે મન ના કરેલા ધર્મો ને ભગવાન છોડી દે શાસ્ત્રી નિર્ણય કર્યો છે એ પ્રમાણે ધર્મ ના નિર્ણય કરી જેને હોય તેને મહાપ્રલય જેવું દુખ આવી પડે તો પણ તે દુઃખ તકી રક્ષા કરનારો ભગવાન વિના બીજા ને જાણે ગમે એવું દુખ આવે તો એને સંકલ્પ નો થાય આમ કરીએ તો આપડે ભગવાન આપણે ઘરમાં જવું ને બીજા શિક્ષા ભદ્રી બોલે એમ કરવું જોઈએ નક્કી થઈ ગયું ને આપણે શિક્ષાબદ્ધ <coughs> <tos> <chan, nishkir, tos> શિક્ષા મંત્રી જેમ કીધું ને કે પોતાને મળતું આવ્યું તો કે શિક્ષા મંત્રી ક્યાંય છે પણ શિક્ષા મંત્રી જેમ બોલે છે અત્યારે જવું પડે રાખવું એટલે ફેરવું પડે ભલે નહી આવે નૃદ્ધોને બોવ ન કેવાય મારો તમને જોવાનું કેવો તો અને આ જડતા માં પકડી રે છે સાધુ આવે તો જમાડવા ખરું ને સાધુ કે નહીં વિચાર કરે આપણા હવે નથી બઉ ચર્ચા કરી ભગવાન નો આશ્રય ભગવાન મને આમાંથી બચાવે એવો સંકલ્પ થાય નિશ્ચય થાય ન થાય બચાવે નિશ્ચય નથી જે જે પોતા સુખ જોઈતું હોય એ પણ ભગવાન થકી જ ઈચ્છ છે હા જા સુખ તમે ઈચ્છો એ પછી પણ તમે ઈષ્ટદેવ તરીકે નક્કી કરેલી વસ્તુ ભગવાન અનંત તમારે નિશ્ચિત છે બોલો તો ઈચ્છે જ પણ પ્રભુ વિના બીજા જીવ કહેવાય અને તે ભગવાન નો અનન્ય ભક્ત કહેવાય પછી નાજે ભક્ત પૂછ્યું છે આપણે અહિયાં થાયું થતું હોય ત્યાં લગી ગુરુકુલ મો નિશિત છે કે નથી હો સરખે સરખું હોય ત્યાં લગભગ બરાબર જોર મારી વાત કરી પછી નાદે ભક્ત પૂછ્યું છે જેને પરિપૂર્ણ ભગવાન નો આશરો ના હોય દેખાડતો હોય તે કઈ રીતે ઓળખાય તમારે સહજાનંદ કરે જે મહારાજ બોલા છે ભગવાન ના ભક્ત નો સરસ નરસ નિશ્ચય હોય જેવો હોય તેવો કરે એની આરે વ્યવહાર પાડવો વ્યવહાર કેમ કે કરે તો સારો લાગે તમારે આ ન કરે તો બરાબર એટલે હું એકલો જ બરાબર છું નક્કી થઈ ગયો ને નિશ્ચિત ક્યાં ભગવાન ના ભક્ત નો સરસ પછી શ્રીજી મહારાજ બોલા છે ભગવાન ના ભક્ત નો સરસ નરસ નિશ્ચય હોય પછી જેને થોડો નિશ્ચય હોય તે કચવાય ને સત્સંગ માગ દઈ એકાંત પકડી જેવું થાય તેવું ભજન કરે પણ હરિભક્ત ની રહેવાય નહી ભીષણ રોકાયોકાય ભીસણ બીજું કઈ આમ નો થવું પ્રકૃતિ નહીં ભક્ત પણ આમાં એનો પાક ન આવ્યો એકબીજાની એકબીજા એ ભૂલ ઓળખાવવી જોઈએ એક થયા પછી કોઈ ભૂલ દેખતો નથી બધા ઉત્તમ ભક્ત તરત નો થાય કનિષ્ઠ થાય પછી મધ્યમ થાય પછી ઉચ્ચ માં આવે અને તેને કરી ભક્ત પણ ત્રણ પ્રકાર છે આ ભક્ત ભેદ થઈ ગયા પછી પછી વળી નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછો છે પણ કોઈ કઈ હું કનિષ્ઠ છું હું આવું કરતા હારો નક્કી થઈ અહી આપડે બીજા ની ખોટ કાઢીએ ભલે પણ હારો હરિભગત હોય સારો સાધુ હોય સારો એટલે આ લોક વ્યવહાર આયા કરી આપણું નીકળી પડે અરે અમારે અહીંયા બધા પગે લાગવા આવે જયારે કઈ ત્યારે પાછો આવે અને પોતાની ભૂલ જોવા નહી તૈયાર ના ભાઈ બંધ ની ભૂલ અને પોતાની નો દેખાય બાકી બધા દેખાય બોલો પછી વળી નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે જેમ ભગવાન ની માનસી પૂજા કરે જોવે લેવું હોય તો અવરું લેવાય મહારાજ બોલાજે જેમ ભગવાન ની માનસી પૂજા કરે તેમ હોય તેની પણ ભગવાન ની પ્રસાદી કરી ને ભગવાન ને ભેળી માનસી પૂજા કરે अर्थे उत्तम लक्षण वाला अति प्रेम करे तो भक्त हो તથા ચાર જન્સ જન્વું હોય તો ઉપાય તો છે ને ઉપાય પણ એ ભાવના દાદવી જોઈ ને પેલી મારે તમારે એ મને મોટો આપડા જંગલ માં રહી ને અહીં તો નહીં હવે અહીં થઈ ગયા સુખ્યા આફ્રિકામાં જવું ને ત્યારે એના જંગલ માં રેતા હોય એ ચણોથી પહેરતા હોય ખરું કાચ ના ટુકડા શરીરે અને દેખાડે છે મારા બરાબર એથી આગળ કોઈ વિચાર જ કરતા નથી અને એ પોતાને પાછા સજાતી હોય એની પ્રમાણ લેવા નક્કી કરેલા આ માણસો મારે પૂછવા જેવા મળે ના પાડી વ્યાસ ભગવાન જે આવાનું પ્રમાણ લેવાય ને આમ લેવાય તો એનો નિર્ણય થાય ન થાય પોતાના મત ના હોય એ માને એ નિર્ણય સુધારક બધાય ખરું આવેલા એ બધા હોય એવું હોય નહી એમાં આવ્યા પછી ખોટી રીતે શીખ્યા હોય એને બોલે આંગળી બતાવેજો જેવ પ્રાણી માત્ર જો આ શાસ્ત્રીય રૂંજણ ન આવી એટલે એની બેરે ક્યાંક કોડું કરી દઈ ગયા હોય પછી એને આ સમજવા તૈયાર અઘરી વાત છે કલ્યાણ ની વાત નક્કી કરે કલ્યાણ સાચું જ્ઞાન દાન દીધે કલ્યાણ કરી લીધો એટલે કલ્યાણ આવી લીધું બધા તીર્થ એટલે કલ્યાણ કલ્યાણ અર્થ શું છે તેથી પવિત્ર ક્રિયા કરી માયા જીવ ઉપર એ શાસ્ત્ર વાંધ જ એને જાવાન ને શાસ્ત્ર વાંધે પણ એની ક્રિયા પાછી ન હોય એટલે એ પોતાના રૂપ માં જ બધું ઘટાડતો હોય એટલે એમાં માણસ ભૂલો પડે બોલો ભગવાન ઉત્તમ લક્ષણ વાળા નિર્ણય કર્યો ક્યાં મળવું જોઈએ અને પછી પણ બરોબર નહીં પડી એટલે દુધ આપે આ જગત આપણું કઈક આવે પણ જે અસાધારણ પરીક્ષક હશે એની ખપો ન ખપો એ તો અમને ખબર ન હોય જગત ની સ્થુલ વસ્તુ એને જાણનાર માં આપણને ખબર પડતી નથી તો માર્ગ ની જ્યાં વાત આવે આપણી રુચિ પ્રમાણે મળતું રહ્યું એટલે એને આપણે મોટા માની લઈએ આ બધું હિંમત વિના વાત કરું તો હિંમત આવ પણ આ ઉજો આવી સમજણ કરીએ તો છેતરાઈ એક કરવાની વસ્તુ આખી અને શાસ્ત્ર માત્ર એટલા માટે ભક્તિ માર્ગ સહેલો કર્યો એમાં તત્વજ્ઞાન માથા ઓછી આવે પણ ભગવાન છે કે નહીં એમ જાણી ખાવું બેસવું એમાંથી નિશ્ચય થયો હોય એ તો નિશ્ચય ખોટો વખાણે એટલે એ રાજ્યભાઈ જીવ ના કલ્યાણ માં કામ ન આવે સરખી સેવા જે કરે તો તે ઘનિષ્ઠ ભક્ત હોય ને તે બે જન્મે તથા ચાર જન્મે તથા દસ જન્મે કે સો જન્મે ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આને આ જન્મ્યા કરી ને ઉત્તમ ભક્ત થાય છે માનસી પૂજા આપડે કરતા હોય ભગવાન એટલે ભગવાન ને દાખલા તરીકે ગુણાદિત મોટા સંતો હોય ભગવાન ને ધરાવી જે કઈ ક્રિયા માનસી પૂજા જે જે ક્રિયા કરાવી ભગવાન ની પ્રસાદી છે પણ આ સ્થિતિ માં જ્યાં આપડે મૂર્તિ ને ધરાવી છે મોટા સંતો ભગવાન ની થાય એવી રીતે મોટા સંતો કરે તો એક આપડો સ્વભાવ પડી ગયો એટલે એને સમજાવી જોઈએ ગણિત ભક્ત ની એટલે સમજાવ રાખીએ આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે એવું તે આરતી હોય સભા મંડપ માં પૂજા ઝડપ કરી લઈ ગયા એની પાછી આની બાકી ગોપાળાનું સ્વામી દેખા ઉતારવા માટે આ બધી વસ્તુઓ છે ને સાત્વિક ભાવમાં રહી ને નિર્ણય કરવો તમારે ભાઈ ભાવ્યા ગુરુદેવ પણ એ પરિસ્થિતિ પોતાના આત્મા ની થઈ છે કે કેમ કે નહીં તો જ્યાં જણ મહી ને ગુરુ માને